આપડે એ પદ ને શું કરવું છે આપડે હું જ્ઞાની છું શું કર્યું લઘુત્તમ પદ ક્યારે પડી ના દેવાય એવું મોટું પદ કેવું બરોબર ગમે તે માણસું ભગવાન નું નામ લઈને લઈ થઈ બેઠા દુકા પબ્લિક પર ભયંકર જોખમ છે જો આ જે ભગવાન નું નામ લેવડાવે ને એમને ભગવાન શબ્દ લખવાનો અધિકાર નથી શબ્દ બોલવાનો અધિકાર નથી પણ લોકો ભગવાન જુદા કોન્વોર્ટેશન માં વાપરે છે લોકો ભગવાન એટલે આ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ આ ભગવાન એટલે ગોડ ના સમજે છે અને એ મનુષ્ય છે એટલે લોકોને આ ઊંધી ઊંધી ચક્કર માં ચડે લોકો શું ભગવાન સાધા તો એ જ્ઞાની પુરુષ એમ ના છપાય ભગવાન શબ્દ ના જપાય ને કોટાળો ના થાય છાપવા માં એટલે એ તો સારું છે એ તો સારું છે કે લોકો ભગવાન મને તો અટતી હોય મને એ બી ગાડી ચડતી હોત તો શંકા તો કાર્ય કરતી હોત કોઈ ભગવાન ને જો ભયંકર ભગવાન ના છે અને આ જ્ઞાન ઉપર થોડો ના વડતા જ્ઞાન એ ચોવીસ નું ભેગું વિજ્ઞાન છે આ શું છે મને ખરાબ કહેજો ગાય છે પણ જ્ઞાન ને ના રહે છે આ જ્ઞાન ઉપર આવડ ના થતા શું કેવું એ તો નથી કરતા જ્ઞાન ની કરતા ભગવાન પણ વગર હમજે કઈ આપડે આમજ સમજણ થી આમાં દેતા પડે તો ફળા કરે તો એવું અરણ સમજણ થી ફળ તો ભગવાન છીટકો પરંતુ છપાવતા નથી પણ ભક્તો છપાવે પણ છપાવે નહી તો આજ પેપરો માં કે બધા છપાવે છે એ આપતો નથી છપાવતા પણ આ ભક્તો છપાવે છે તો ભક્તો દાદા ભગવાન શબ્દ ના છપાવે તો વાંધો શું એમ ના છપાવતા નહી જગત વાંધી જાય કેવું છે પોતાનો પોતાનો અનુભવ લખે દરેક માણસ પોતે ધપાવે દુનિયા અજાય દાદા કોઈ કહીએ તો ભગવાન ખુશ થઈ જાય પણ કોક ને કેવાનું તો ના ખુશ થઈ જાય લાખો રૂપિયા ના પુસ્તકો મફત અપાય દર લાખ બે લાખ પુસ્તકો મફત અપાયું ઈચ્છાના માટે કે આ જગત માં આ જ્ઞાન બધું પહોંચે બધી આ વિજ્ઞાન પહોંચાડવા માટે લાખો રૂપિયા નું પુસ્તકો નું પુસ્તક લખાયું નથી હિન્દુસ્તાન માં જે બ્રહ્મચારી થઈ ગયા એ કેવા રહ્યા નથી જે બ્રહ્મચારી થઈ ગયા ખરા એ કેવા રહ્યા નથી અને જે ભ્રમચારી નથી તે બોલ્યા શુદ્ધ કહ્યું બધું ભ્રમચેરી નું આખું મોટું પુસ્તક આઠ નું પુસ્તક લખ્યું પુસ્તક વસ્તુ આપી નહી થઈ કે નહી અને લોકોની સમજમાં પણ ના હોય શકે એટલું જો સમજમાં આ ત્યાં ચાલે કેટલું આપડા એમના થાય છે પણ તેના આધાર દાદા એવું ચીજ ખબર પડે છે આજે શું ખાઈ માં આવશે એનું સમાધાન કઈ છે કે નહી કરું કરું ઓપરેશન કર્યું બધું સમાધાન સમાધાન કહેતો હોય છે નાવું ધોવું પાઠ પૂજા કરવી કઈ વાંચવું અને પછી દૈનિક કાર્ય માં પ્રવર્ત થવું એ જે આખો ખ્યાલ આવી ગયો છે ને એ સંપ્રદાયો અંદર બેસી ગયો છે સંપ્રદાય એ બધું બેસી ગયું છે સંપ્રદાય માં એ બધું કહી ગયું સંપ્રદાય મનની શુદ્ધિ થાય ને એકદમ સીધી બેક ના થાય એ જ્ઞાનવાની વાત બીજી છે અને આ લોકો તો દેહ શુદ્ધ હોય ત્યારે મન સા એટલે નાના ધોરણ બધી આજે તમે શાદવાદ શાદવાદ કરો છો એનું પૂછો ને શાદ્ધ વાત ક્યાં કે દાદાનો શાદ્ધ છે હવે એ શાદવાદ અવડો શબ્દ વાપરે છે પણ એ પોતે હું સમજે છે એ કઈ કહેતો કેમ આપું છું દાદા કોઈ ધર્મ નો કોઈ ધર્મ ના પ્રમાણ ને દુભાવેપ્ટ ના કરેપ્ટ ના કરે એમ કે દુભાવે નઈ એક વાત પણ સ્વીકારે સ્વીકારવી છે સ્વીકારવું હોય તો કશું બને જ નજુ ધર્મ એમ બોલે સ્થાપન કર્યું છે એટલે ચાદર એને કોઈ ધર્મ નું પ્રમાણ ના દુખાવે જેટલા પ્રમાણ સત્ય હોય એટલા પ્રમાણમાં મુસ્લિમો કે છે કે ધર્મ કરો ના મુસલમાન બકરીને બકરી અપાતા અશ્વ માં કાપી નાખતા એટલે આ બધા યજ્ઞો તો થતા જ આપણે ક્યાંય કે અને એ પ્રમાણે ફેકરીફીલ અપાતો હતો એટલે જેની જેવી માન્યતા એ આખો એક પરિવાર ઉભો થયો પાપ માનીએ ત્યારે ધોળગિયા સાહેબ એમ કે છે કે આપણા માં પણ યજ્ઞ ના અશ્વનો વધ કરતા હતા બકરી વોમતા હતા એ બધું પણ છે હિન્દુ ધર્મ સ્વીકારતો જ નથી મારવાનું અને જૈન ધર્મ સ્વીકારતો અને એનો દુરુપયોગ કરે છે એટલે દુરુપયોગ કરેલો ભાઈ હજ એટલે બોકડો હા ખરી રીતે હજ એટલે આજે ડાંગર ને કેવાય છે ઊભી છે કે નહીં એવી હોય તેને બધા નાખી સાચો તેના બદલે આ લોકો એ બોકડો દીધો કારણ સારા લાલતું થઈ ગયું માં શું નાખે પશુ ભાવી મારવું કોઈ આલુભાઈ ખાવું પીવાનું છે બ્રાહ્મણ બધા મારી નાખે બારી નાખી ત્યાં એટલે એનું લાગી પણ થઈ એટલે ત્યાં જ કે ભૂદેવો આ શું કરી રહ્યા છો સમજ ગયા છે આ શું કરી રહ્યા છો તારે શું કામ છે આ બોકડા કયા શાસન ને અમારે કાલે દુરપયોગ કરે શું કયું બોકળા ને શું ફાયદો થાય કે છે બોકળા ના સ્વર્ગ મળે કે છે શું કે બાપા હવે વિચાર બાપા ને જે આય આટુ બોલે માર્યો કહ્યું હતું તારા બાપા જાય ને ત્યાં બધા તારી તેના દુઃખો ભોગવી રહ્યા ભયંકર ભોગવતા દરેક પશુ બ્રહ્મા નહીં ભોગવતો અમે ભોગવ્યું મારી મારી હજી ડાલી ની પ્રસાદ ચાલુ છે ને કલકત્તા મહાબાલી ની વધારે છે ને ટીકાઓ ઉતરા જેવું નથી ત્યાં માતાજી હા એક વસ્તુ કે માતાજી ને વિરાટ હતા આપડે બી એવું નઈ કયું ખબર ખોટું આપડે નહીં અરવિંદ ઘોષે લખું છે જીવન નો મોટામાં મોટો પત્તાવ આ છે કે અમુક પ્રકાર છે મને ખ્યાલ નહીં આવ્યો મૂતન આપણે નિરામિષ માં કોઈ થાય કે આમિષ માં પણ નિરામિષ મને ખ્યાલ નથી આવ્યો દેવ દેવું છે એમાં હાથ લાલ નહી બહુ આપડે ભાજપ આમ કઈ શીખીએ કે આવું ના હોવું પડે શું કરવું વ્યક્તિગત એમાં ના પડાય એક ભગવાન એકદા મૂળ છે ને એ સ્વર્ગ ની લાલચ છે સ્વર્ગ અને નરક નો આ બે ઊભા કર્યા મહાન દુનિયા નો છે ભૌતિક માટે છે હા આનાથી તો ના ઉઠાવે પણ આ ના કરોલી ના કરો બરાબર નો સી તૂટી શકો ના વાંધો શીખવા ના પાડે બધા બધી જગાયા ડિફરન્ટ ખોરાક જગ્યા સરદાર ધી નથી ખોરાક समझ के दा आवी, ये मारा गया जन्मनाल आतमों हे तो अत्यार्मों हे क्या भावकर्मो कई रीते बंदा है नहीं। नहीं। भावकर्मो आधार बनाय भावकर्मो आधार बंधाय अत्यारे इट હું આવતા જન્મ માં આવીશ એ અત્યારે કઈક કર્યું એની ઇફેક્ટ અત્યારે હું જે કયા ભાવકર્મ કરું અથવા ભાવકર્મ કયા આધારે બંધાયેલું શું કે છે આ જુવાન કરી છે જોયું ના ભાઈ જોયું એટલે કે ભાવ થાય પાકે તારે દાદા એવું તો ઘણા પણ ભાવ કરે પણ રાજા થઈન્ટ થઉં બધા એવો વિચાર કરતા હોય છે એ ભાવ થાય પછી એના આધારે પાકે ભાવ થાય ઘણા આપવાનો ક્રેડિટ અને ડેબિટ ના આધારે લઈ ને જેવી તોય સુજેત મારા ભાવ વગર નાતાને જે હૂસ આયે તો ગ્રાઇડ તો મારા ભાવ તો કઈક છે તો જ્યારે ગ્રાઇડ જે આને ચાલે ચાલે બોલવાનું વાત કીધું સમજાય આ ગ્રાઇડ જે આ પાક પુણ્ય ને આધારે જ બધું છે ઊંચામાં ઊંચી ભાવના જગત કલ્યાણ ની મારા કઈ કયા ઉભરાતા ન હતા ચાલુ ગારું કેરાય ચાલુ ચાલુસ સારા હોય પણ આયુ ને આમ તો લાવી શકીએ કન્ટ્રાક્ટ નો ધંધો હતો લાવી શકીએ બને હું પચી વખત ની ઉંમરે ધંધો કરતો લાવી શકીએ અત્યારે મને આગળ વધારાનું બધું આમ ચાલે આપી હિન્દુસ્તાન હિન્દુસ્તાનગાવી રીતે બધું દેવતા રીતે છૂટક જે આટલી બધી સ્પીડ થી સંસ્કારી કરી નાખે છે દેશ ને એ દ્રસ્તુ કીધું એટલી સ્પીડ થી સંસ્કાર આવી કરી નાખે એવો વિચાર આવ્યો અને તે એવું જ થવાનું છે આ સાધનો સંસ્કાર હોય સાધનો મોટા છે આ સાધન બઉ મોટા છે હા એ સાધનો નાશ કર્યો સાધનો બહુ મોટા સરસ સાધન બીજો આમ આમ રોજ ઉપયોગ પેપર સાધના જોયા પાછળ જોવાય સાધન કેવ મોટા મહાભારતની લડાઈ પૂરી થઈ મહાભારતની બોધ લેવા જાઓ બરાબર ત્યારે યુધિષ્ઠરે કહ્યું કે અમને તો આપના મુખ્યથી બધું સાંભળવું છે એટલે ભગવાન એને જવાબ આપો કે મારી પાસેથી તમે કઈ સાંભળશો आश्चर्य नही थे महत्व शुभ ज्ञान गुरु पास ज्ञान गुरु पास શું કેસે એકદમ ની કહેવા મારો શકો હા એટલે સીડી ની મારફત હોય ગુરુ એને સીડી ફર કેવું કેવા માગ હું જે કહી આશ્ચર્ય પામો હવે તો તમારે જ્ઞાન પીપણ આશ્ચર્ય પામે તે કયા ત્યારે જીવ એને આશ્ચર્ય પામતા માનતા જીત ચીજ પચી જાય બરાબર આશ્ચર્ય અને આ સીધું જ્ઞાન કામ થાય આશરે પાણી પાણી આશ્ચર્ય વૈજ્ઞાનિક વાત માનો નહીં માનો એમ આશ્ચર્ય કમાય છે તમારે કેવા ધોળક્યા સાહેબ કેવા કે કારણો દેખાય છે કે જે ધર્મ માણસ જન્મ્યો મુસલમાન ના ધર્મ જન્મ્યો એની રીતે જ વિચાર કરવાનો ખ્રિસ્ત માં એટલે જે આગળ સંજોગોમાં જાય એનો જન્મ થયો એ પ્રમાણે વિચાર કરવાનો तो मार्ग आटल जगत जगत पात नहीं आश्चर्य आटलो मोटो समुद्र छता आनंद ने पा सकता नजीक जाता खबर पी होती दादा तो तो तो तो तो तो ने शू करना जगत कल्याण भावना अपने बधाने से अमने आपने कृपा थकी भावना थी तो जगत आ ज्ञान रूपी समुद्र ने जाने के पे जाने केव रीते जगत आप जे ज्ञान रूपी समुद्र है એવું હવે બધા કઈ રીતે કરી શકીએ મનમાં ભાવના રાખવાની કે જગત કરી ના ભાવના ખાતા લઈને અને તમારા હિસાબે તમારે અહંકાર ક્યારી ભાવના છે અહંકાર ત્યાની ભાવના એટલે એ બીજા જ ભાવના કેવી જગત પામવાનું છે એવી હવે ખરેખર જગત પામવાનું છે નક્કી આંદર જોવા નથી આ વિજ્ઞાન જે પ્રગટ થયું છે એ અંદર ગભાઈ જવા ચાર એના ઉપરી થઈને વિજ્ઞાન ફરે છે અને ત્યાં જેના એ વિજ્ઞાન દબાઈ જવાનું એટલે દાદા અમે જે મહાત્મા રીત પોર કે પાડો ભાઈ કચરો મારો પંદર જગતના જગત ને દેખાશે આજ માસ નો આવો દેખાય કારણ કે એક પણ માણસ સંયમ સંયમ હંમેશા અહંકાર રહીત હોય કેવો હોય પેલો અહંકાર વાળો સંયમ એમ ખૂબ ભરાબે सही हूं। में थो, थो, थो, रही है तो भारतमें लोकसत्ता उदयपुर संयम एट संयम उमरकांत करे हित करे બધા તમે તમારો અભિપ્રાય જુદો જ હોય શું કર્યું બે માં હોય એવી રીતે નામ સુધી હું નામ કે તમારો અભિપ્રાય જુદો જ ભાઈ કોઈ જાળવ જેમ જેમ બે માણસ લે હોય એવી રીતે વસે સંયમ માં લેવા તેયમ સંયમ જગત આપી માયા લોક થી આખું એ આવો ગોધમાન માયા લોક થી આખું બંધેલું છે જગત થી માત્ર અને એ વ્યવજદે છે કદાચ એવો વ્યવજુખદે છે નિરંતર ભગવાન સંયમ ની વાત કરવી કે આપે જે સંયમ નો અર્થ કર્યો એ ઘણો ઉત્તમ છે પણ જગત તો સંયમ નો બે આપે જે સંયમ નો અર્થ કર્યો એ તો ઉત્તમ છે પણ જગત સંયમ નો બીજો જ કરે છે હું બ્રહ્મચાર્ય બાબુ એ સંયમ થયો જગત એવું કેવું જગત એવું સમજે છે મોધર ને સવાહ કરે મોધર ખાના વટાય છે કે વધારે એક પાસુ આ છે જગત આ પાસુ પર એવું મર્મ દૂર કરે એટલું એ અહંકારી આ કીકો દુખતું નથી વાર એંદર સુખ કરવા એ કીકો દુખતું નથી કોઈ પાળો દુખતું નહી એટલે સુખ દેણાયે કરે અહંકાર કરે આ બધા ત્યાગ કહેવાય કે અહંકાર કહી કરવામાં આવે છે બધો એક ત્યાગ અહંકાર કરી દીકરા परिस्थिति अंतिम छेड़ाओ है जो अतिशय भोग भोगवत एक मनस अतिशय भोग भोगवत एक मनस अहंकार कर बीजा छेड़ा पर जो रहो ए तो बे अतिथया एक छेड़ा पर भोग भोगवत पी कोई कारणसर एने संयम ने लीधे एना अहंकार ने लीधे त्यागी पुरुष थोड़ा तो अतिथया तो एम प्राप्ति शू थी એ શન ના લોકો ગયો પગડી ગયો હવે ભાઈ કેમ આમ નાકડી ગયો કપ ફૂટી ગયા કપ ફૂટી હા બધા છૂટ્યા બિલકુલ હા બધા મુગ્ધ થયા એટલે આ નવસારી પૂજા નથી થઈ મન સ્થિર થઈ ને પૂજા નથી થઈ શકતી મન ને મન એ ચાલો માનસિક ચિંતાઓ ના કરી ચિંતા ના કરીને આવતી ને ખરાબ સર આપડે સંયમ છે સંયમ થઈ ગયો મનોભી તમને અનુકૂળ ના આવે અભિપ્રાય જુદા થાય ને ધ્યાન પડે એમ નહીં ને સંયમ અભિપ્રાય જુદા પડી જાય એમનામ સંયમ પ્રકૃતિ થી પોતાનો અભિપ્રાય જુદો પડી જાય એમનામ સંયમ શું એટલે પ્રકૃતિ અનુસાર કરવું એ નમસમ સંસાર બરાબર એનું કાર્ય કરતા એમને કોઈ શું કુ નહી આ બે દિવસ સમજાઈ ગયું કે બરાબર છે કારણ કે આ તો બધી અઘરી વસ્તુ હોય નથી કઈ પણ મને આજે લાગ્યું કે બરાબર છે એવું છે ને આપણે સહદરીએ તો પ્રકૃતિ જ છે પણ સકૃતિ તો સંચળ સવાની છે એ રાગદ નારી એ સંચળ તેજ છે પછી એનો કરતા ઉધારે બીજા પ્રસંગો આવ્યા છે એમાં સરપત તરફ એનું કેવું રહે આ છે ને એનું કામ એવું છે હે એનું કામ એવું છે એનું કામ એવું છે કે અમે પોતરે કરી શકે છે બઉ રહેવું પડતું મને આખો આખો ગામ છે મનની એકાગ્રતા ક્યારે આવેગ્યુલર એકાગ્રતા નથી રહેતી ના તો હોય પાંચ દસ વીસ હાજર વર્ષ ના ખસી ને ભગવાને માયા મૂકી છે તો એને ખસેડવી પડશે ને એ તમારા જીવાની પ્રવાસ જે ખસી ને રૂપિયા દેતા વર્ત આવી જાય છે એ માયા આપડે ના પડે ક્યાં ભૂલા મળીએ છીએ અમે ક્યાં ભૂના પડીએ છે તો સમજાવો